આ દે ખરેખર કલ્પના છું કલ્પના તું ખરેખર તો તું કઉ છું મારી એ રીત કલ્પના તો તારી નામ તો બરોબર છે આચાર્ય નું નામ પહેલું ઓળખવા માટેનું પહેણાવી કલ્પના પહેરણાવે મનુષ્ય મનુષ્ય તો મર્યું હા એમ મરી જાય ની જીવ ઉડી જાય ત્યાં પછી મનુષ્ય જાનવર નું બોડી ના કહેવાય એ તો મનુષ્ય ડિઝાઇન છે ના જો પછી ના જો કોણ છું મને કહો બાપ ને પાછી કાઢી વગર કોનો નથી છોકરા ત્યારે હર પાસે બાપ લાવવાનો ઘરે દેખાતું કોના છોકરા છે ઘરે દેખાતું વાત કરોટી છે બધી જે ખ્વા વાત બધી ખોટી ઉઘાડી દેખાતી હોય ને વાંકી દેખાતી વાત બુદ્ધિ થી સમજાય એ વાત હોય એટલે ભગવાન કઈ બાપ નથી કોઈને એના એ બાપ હોય તો બધું અંબીર કાઇ મોસે લીધું છે અમુક પણ જેમ ધંધો બંધો ના હોય ત્યારે કઈ હાલુ તો અમેર ગાટલો વચન પાડે છે એ બાપ હોય તો દુઃખીત હોય ને તો ઘેર ઘેર ચિંતા કોઈને ધનિયાની હારી ના મળી હોય કોઈ ધણી હારો ના મળ્યો છોકરો સારો ના મળ્યો હોય કોઈ પાડોશી હારો ના મળ્યો કોઈ બાળુઆ સારો ના મળ્યો હોય તો કકડાટ કકડાટ કકડાટ તને નહીં લાગતું તારે ગમે લાગે શાંતિ છો તમારી વાતો છોડ થી કકડાટ નથી એવું લાગે તો એવું થવું ના જોયે આપડે છોતેર વર્ષે ના દેખાય હે અને ટેન્શન વાળું એવું તો નહિ દિહોડા પડે નહી હજુ કોઈ ભટ્ટી ઉમર થઈ ગઈ છે કલ્પના બાર બગાડ્યું કે ટેન્શન ઉભું થાય આપણી જો જવાબદારી ના લઈએ દાદાજી ના લઈએ તો એટલે પછી ટેન્શન આવ્યું કે નહી જવાબદારી તો એમને ભૂખ નું દુઃખ હોય જો ખાવાનું મળે ને ટેન્શન તો એમ જાણવાનું કશું ટેન્શન એની કારણ એને છોકરા થઈ ગયા બધા એને વાતો દાવી ના હોય ને તે મનમાં તો અંતર જ ભાઈ પણ ટેન્શન નહીં બુદ્ધિ ના હોય એવા પુરુષ લાગે છે ને તને બે બોલતો શું કે છે તમે કલ્પના શું લાગે છે બુદ્ધિ મારા હોય પોતે કઉસ્ત માં એક તો જુઓ આખો ટેન્શન ટેન્શન તમે જોયેલા એક કલાક ઓથડા આપડા આપડે રાત્રે અટકી પડે નઈ કુતરા બહાર સમજો તો શું ચાલે कारण बुद्धि खीली खीली જોડા બુદ્ધિ નહી ખરી બુ નહી ખરી મજા આવે બુદ્ધિ નઈ માનતા નથી બિગીનિંગ હોય બુ પૂરી થઈ જાય ની છે આજે મારી વાત કઈક ગમશે કેમ લાગશે તને કોમ લાગશે જવાનું ત્યાં શું કોમ લાગે આ ગયા કોમ લાગે पूछू तू भगवान ने शू मानवे माँप ने वील मानिए बरबर छे तो भगवान ने शू मै आपने वाले તો ભગવાન આપણે શું માનવું જોઈએ કોને ભગવાન આપણે આપડે તો કઈક સુખ જોયતું હોય તો એની પાસે સુખ નું દુકાન છે તો આપડે કંટાળો આવતો તો ભગવાન આમ ભાઈ શું બીજું શું ભગવાન એની પાસે બીજી કોઈ દુકાન માં નરે સુખ પાખ નો જ ભંડાર છે તે વખતે આપડે કંટાળ માં આઈ ગયા હોય ન થાય શું બીજું ગરીબ ભગવાન વિતરાગ છે કેવા વિતરાગરાગ લક્ષ્મી નહી લક્ષ્મી એટલે ભૌતિક ચિંતા હોય लक्ष्मीदा भौतिक दिखारी भगवान पर तो तुमने छोरा कैसे हूँ छोकर बाप ने आव करो थे लोग तो बध भगवान पर चोपड़ चुपड़ कर भगवान ने हैरान कर ભગવાન જેવા છે એ રીતે ભગવાન નું પાયું લે લાયા ત્યાં મારા છોકરા ને ક્યાં છોકરા નથી મેં શું કરે ભગવાન ભગવાન છોકરા નથી આપડા આવડ્યા નથી તને લાગે ભગવાન કહે ભગવાન છે આ ભૌતિક ચિત જરૂર જ નથી ભૌતિક હોય ને એ શું કરે આપણું હા જતી રતી ને હા એવું જવા जो तेई तो छे छे जो भगवान छे, तो भौतिक जुए आ सुख जुए ना थोड़ी वो भौतिक सुख शाखा प्रकाश आप जीव भगवान सर्वजीव प्रकाश आप शुक इता माड़े प्रकाश में ते ते नौतिक तो मेरी पास आतेम सुख है तू एक तेरे जरा भेद पड़ी गये तेरा फरी आई क्या ફરવા નીકળ્યા જે બધાને શાદી કરી શાદી કરી શાદી ના કરે તો છોકરીઓ બધી શું નામ છે તારું અશોક અશોક એ અશોક નામની કંપનીમાં ધેર આર સિક્સ પાર્ટનર્સ અને પછી પેલી બેન છે એના સિક્સ પાર્ટનર પછી છીએ બાર તમને ભગવાન તો અંદર બેઠા છે જયારે તમને આ બધું આ ના ગમે સ્ત્રીઓ ના ગમે ત્યારે બધું ગમે છે નાગે બધું એટલે ભગવાન ભેગા થઈ ગયા મદદ શાંતિ નહી મગજ ની શાંતિ ને બધું ગમે મગજ ની શાંતિ એ વધારે પડતું ગમે આ જોઈ છે દાદા ભગવાન આયા કેવડું મોટું ફોન કેવાતું નથી એક કલાક તમે પતારો કે જે માગવું માગી લોર માગવો છે जरूर जवेन मार्गे जव जुदो रोन बहन ललिता બેન બે ના માર્ગે તમે રહી ગયા હવે તો કે તમારામ શું કહ્યું અશોક ભાઈ ખરે અશોક છે કોણ છે ના પણ અશોક તમને અસર નહીં આત્મા હોય તો તમે અસર ના થાય અને જો અશોક હોય તો અસર થાય હજુ આત્મા થઈ ગયા નથી જરૂર છે ને મારા નતા પપ્પા ના હતા સાહેબ છે કેટલા પાંચ કે દસ પડ્યા હું કોણ છું એ તો જોડું છું સૌ આવું પોલ ચલાવશે તમે તમે વહો ના છે જાણું છે જાણું બધા કરીએ બધાને સમજણ પડી દે પેલો બાબા હું કઈ નથી કૃષ્ણ ભગવાન કલ્યાણ માટે કૃષ્ણ ભગવાન મંદિર હિમંદર સ્વામી નું મંદિર સુરત અને શિવ મંદિર શિવ મંદિર એમાં ગણપતિ પાર્વતીજી બધું અંબાજી માતા ભગવાન ને હારે વગેરે ગઈ તારી બઉ બિયારી કેવા દેખાય પણ આમ છે તમારું નામ પણ અંબાલાલ મુરજીભી છે એટલે હું મારા ફાધર રાજી ખુશી આપે બાકી ના હોય કોઈ પૈસો લખાવે એને અનુકૂળ આ વે ભગવાન લખાવાનું કહીને એને પેલું તો કે હોય ત્યારે અર્ચન થાય દુઃખ થાય કે પછી કેવા લખડું આવ્યું એ લફરાવાળ વાગ ભગવાન નો દુઃખ થાય પાછા કોઈ માણસ બે લાખ આપી ગયા હોય અને પછી બે વાર પછી એ દુખ માં આવ્યા તો અહીંથી રૂપિયા પાછા આપવામાં થોડા ને એજ હા તમારું પોતાનું છે બધું ભૂલી જઈશું બધું જો કૃષ્ણ ભગવાન એટલે દેરાસર થઈ રહ્યું છે આપડે સુરત તાપી નદી સરસર એક બાજુ સિમંદર સ્વામી ડેરાસર બધા ધર્મ ભગવાન પક્ષપાતી પાન ઓળખવાય તો નિષ્પક્ષ પારું ખરું કેવાનું અમારું ખોટું ભગવાન કેટલા છે કેટલા ભગવાન છે કેટલા ભગવાન છે ભગવાન તો આ જેટલા દેહ છે ને એટલા બધા ભગવાન છે અને તે એ લગડી ભૂ જુદા જુદા છે અરે લગડીઓ ભે કરે ઝગડો કરતા હોય શું એક જ કેવાય લીઓ નુકસાન કઈ જાય એવું છે વાત સમજ એવી છે જુદી જુદી લગડી હોય ત્યાં જુદી જુદી પડે ને પણ લગભગ હું કેવાય નથી આય સમજ બધું સાપેક્ષ હોય આવું નિપેક્ષ બોલે છે ભાઈ પૂછે છે કે પપ્પા નું કે શ્યામા રાજી રે એવું રાજી રાખજે ને એમને રાજી રાખતા આવડે નામ ના <laughs> રાજી રે એવું રાખવું તો મારું માન જેતું સારા માણસ છે પપ્પા હિતમાં હોય કે હિત માં હોય પચાસ બીજા આવે સો વર્ષ નું આવ્યું પચાસ અડધો વપરાય ગયો અડધો રહ્યો હવે તારે તો બધા બઉ છે તારે અમને રાજી રાખવાપરા પચાસ વપરા પૂછ્યું નઈ શા પપ્પાજી પચાસ વાપરી ખાતે પૂછ્યું નહી પૂછ્યું એટલે બધા પછી ખબર પડે મીઠું મીઠું લાગે છે પછી વ્યાગણ કે સાઈનજી ને ખબર પડે પછી મોડું મોડું મોડું કે છે આવે છે પણ ના પાડે છે એન્ગેજ થઈ જવા માંડો છે રાખવાનાર લાઈકિંગ તને કઈ તાર પોતાનું શું ઈચ્છા છે કે ઇન્ડિયન જોડે કે અમેરિકન જોડે વોટ ઇઝ યોર ડિસિઝન નોટ બિકોઝ ઓફ યુઅર ફાદર્સિંગ તારી પણ અમેરિકન કે ઇન્ડિયન ગમે ત્યારે હું કલર બલર માં નથી માનતો એમ જે સારી છોકરી હોય અમેરિકન હોય કે આપડી મીઠીઓ એમ કે છે તારી મમ્મી ફાધર ને ત્યાં જોયા ને બે ને કોઈ જાડો બધે જ પડે ના પડે પણ છે હા પણ તારી મમ્મી જતી રેજ કોઈ આ બાજુ પછી પેસા છો આ તો ઠેર બધી રહ્યો હું ઘણું બધા કરી રે પહેરે जो गो विवाह कर देखा पास कर ત્યાર પછી આપડે પેલે છું પછી આપડે જોઈતી છોકરી ના મળે હું બીજી મળે એના કરતો અત્યારે તપાસ કરી સારી મરી જાય આપડે ચાલ્યું આજે આજના જ નહી છ મહિના બાર મહિના બધી છોકરીઓ ગમે બધા જોડે પડવાનું છે બધી જ ગમે કે બાપ ને કે છે આ બહુ છે નીકળ્યા ભાઈ પણ આ છોકરીઓ ભાઈ યાદ હોય બોલી જાય કેમ બોલતા નહીં બ્રહ્મપર કેમ બોલતા થાકી ગયા ના પણ આવું બોલે કે ના બોલે બગુચક બોલે હોય છે હા મેં ભણાયો ને એમ ભણાય એટલે આ ચાર કાર્યો ચાર કાર્યો એટલે પેલું હતું તે જ બરાબર હતું તાર ભાઈ થઈ ગયા ના તમારે બે ને કોઈ તારે મનુષ્ય કરી નથી હમ સંસ્કાર જરૂર બીજું ભણવા ને બઉ છે ભણાવવાથી સંસ્કાર જતા રહે ધોવાઈ જાય બધા ધર્મ નામે બધા બાજે છે કે ધર્મ માં બધા હિન્દુ મુસ્લિમ ખ્રિશ્ચન બધા બાજે છે કે ઝઘડા કેમ કરે છે दर्म, दर्म दर्म पे जाए। पे जाए। धर्म स्थान मे त्या झगड़ा न पह કુસંગ બધા જોવા કુસે કુસે હા અત્યારે સત્સંગ ને ત્યાં લાશ માં ભાઈ બાકી સત્સંગ બધા હોય ને તેલ મુકવાનું પછી બધું નાખવાનું એટલે શું ચમકારી શબ્દ શાનો થઈ ગયો છે સંસ્કાર આપીને લાવજો સંસ્કારી ને આપજો નાખી અને વઘાર કરીને આપજો કે જેથી કાયડી ના પડે સંસ્કાર આપજો કે ચમકાર ચાઢ ચમકારી ચમકાય ચમકારે વઘાર પાછું સંસ્કાર આપનાર મળે છે કે આ લોકો ચમકારી કરી પીએસ કર્યા પડે એમને ખબર નથી ખબર નથી કે આ લોકો પછી વઘાર કે પછી સંસ્કાર આપે છે આપડા લોકો ના પડે એવા પાક્યા ને બધું આપણું રસોડ મોટું મોટું દાહવાનું છે આપડું શું થાય શું કરું છું ભગવાન તારે શું કરવાનું તારે આપણે સમજ તમારું કોણ ચલાવે છે ભગવાન જ ચલાવે છે બધું પણ આપણા થ્રુ ચલાવે છે આપણા થ્રુ ચલાવે આપણા થ્રુ ભગવાન ને ફરજેત કરવા છે ભગવાન ને ફરજેત કરે હાથ જ ગાયું નથી વિતરાગ કેવાય કાથ ના ગાય તેને ફરજ બાકી રાખી અને પાછો 10 લાખ કમાયું કમાયો અને ખોટ ગઈ તો ભગવાન અંજાય અત્યાર કમાય ખોટ ગયે તો ખરા છોકરા ને આપડા લોકો આરોપ આવે ભગવાન ને આરોપ આવે ભગવાન મારે જ્ઞાન શું છે જ્ઞાન તો તમે કોણ છો એ ત્યાં કહ્યું ને મને જવાબ નથી ભાવ તો આત્મા શું આત્મા આત્મા થયા નથી ને એ આત્મા થઈ જાવ ના ભાઈ એવું કરે આ જાતે સંદાસ પણ ના થાય માણસ કોઈ શક્તિ એશિયા અમેરિકામાં આપડા હાથમાં શક્તિ નહીં રાતે ઉઠવાની શક્તિ કરી તારે જયારે ઉગી જાય ત્યાં ઉગી જાય ઉઠવાની શક્તિ ખરી રાતે બે વાગ્યા હોવું છું તો ઘડિયાળ મૂકી પડે નહીં મૂકવું ના પડે મૂકવું પડે પછી એ ઉઠાવે તો એટલે હું તારી શક્તિ દેખાડું બધી યાદ અત્યારે શક્તિ પોતે જાણતા નથી શક્તિ વપરાતી નથી તારી શક્તિ દેખાડું પછી જો આનંદિતા શું કાવા દીધી થઈ જાય જાય છે ચિંતા સંજોગો લીધે થઈ જાય છે હા પણ થઈ જાય પણ એને મજા આવે સીગડે દાદા જ્ઞાન આપે છે એટલે હું પોતે કોણ છું એનું રે કે જુઓ દાદા મોડું ફરી ગયું બાદર ના એટલે આવો નજીક પટેલો ની પોચાય ને પોચ પટેલો વ્યક્તિ બધી ઉપાધિ બધે જોઈ ગયું ગામના બોલે પણ અહી આગળ આ હિસ્ટર તરફ નહિ મળતા શિકાગો હું બોલે લોસ એન્જલ હું બોલે બોલ્યા ઘણા બોલ્યા દરેક શહેરો પણ એમનો જ આવે પણ એટલે છ ગામ કેટલા વર્ષથી આમેરિકા ઇન્ડિયા માં સર્વિસ કરેલી ના કોલેજ માં ભરતા હશે બસ એટલા જ વર્ષો બહુ થયા નથી બેતાલીસ વર્ષે બધા નહીં ચાલીસ ચાલીસ તમે પચાસ થયા છે જોડે બનતા શકુભી શકુભી કેતા એ અમારી જોડે બનેલા બધા હરખા બધા શંકરભાઈ અને હીરાબી મેં જોયેલા શંકરભાઈ જોડે હું આવું ઘેર તો મેં જોયેલા બધા તમે મારી બેન દીકરા કરો મારી બેનુ પી નાના બઉ